બધાનો સ્વભાવ જુદો નિયમ જુદા છે બંનેના ચોખ્ખું કરવું પડે દાદા ઉપયોગ રાખીને ચોખ્ખું કરવું પડે ઉપયોગ રાખી ચોખ્ખું કરવું પડે માલ દુકાળ ખાલી કરવી પડે કેટલા ટાઈમ માં ખરાબ થઈ જાય ખડું પુરુષ પરાશ્રમ માં ઉતરી જઈએ પરાશ્રમ માં પુરુષ માં થઈ શકે ઓછા હોય તો જાગૃતિ ના રે તો ભાઈ ચૌદ થી વધારે વર્ષ થાય ને જાગ્રતિ રે નઈ કાગળ એનું એજ ફરી રહ્યું છે નવું ના થાય એનું એજ ફરી રહે આપણે આનંદ સત્સંગ કર્યો ને મન બતાવે વાણી પણ મોટે ભાગે વિચાર છૂટે તર મનમાં વિચાર આવે मन मरत मे मन ना બઉ થોડા પ્રસંગોમાં એ રહ્યા કરે કે મન બતાવે મન પ્રમાણે એમાં આપણું હિત શું છે પણ મોટા ભાગના વ્યવહારમાં બીજા પ્રસંગો મન કે મારી ભૂલ છે વાણીનો દુરુપયોગ થાય એ નબળા ના કહેવાય વાણીનો દુરુપયોગ આ મતકરી માટે અસહસ માટે આપડે જે જરૂર ના હોય એના કરતા ફાઇલ ના હોય એના કરતા આપડે વધારે બોલીએ नबड़ी ना कहवा गुजे ब તમે ગમે પીવાની ના ગમે આવશે નઈ ને એવો કઈ વખત નહી આવે ને એવો વખત મારા માટે આવશે નઈ ને જૂઠું અને કપટ નો ફેર ખરો જુઠું બોલવું ખબર નથી પડતી તમે સ્ત્રી ધર્મ કપટી ખરો ભાઈ પૂછ્યો એ સ્ત્રી નો ધર્મ કપટી ખરો કપટ ને બો બે કરવાનું એ સુધી અને કોઈ ફ્રી હોય આજે જોડે બેસી અને માન મારી થઈ ગઈ ગમે પૂરી અને આ લોકો ને સપટ અને મો પડ્યો ફ્રી થઈ જાય પરમાણુ છે ખાલી આત્મા તે રોજે પરમાણુ નથી ઊંડા કેવી રીતે ઉતારવાનો આપે કહ્યું ઊંડા ઉતારવાનો ઉતરી કેવી રીતે देह ने पेची जाए आपे कहु ने मन एटू देह ने बाजु खेती जाए આયુ ખેતે જાય કાચા પડીએ તો આપણે મન ને નિમિત્તે ગજે જાય અરે મન અને વૃત્તિઓ માં શું ફરક મન અને વૃત્તિઓ માં શું ફરક આપળા બે સદેલાય ખેતે રહે છે તેલા બે હા મેગલે એ ખેતે જાય છે તે નજીકલા એટાર ખેતે છે હા એના ગળે વાત ખેતે ના ખેતે મનની ના ભાઈ મનોવૃત્તિ ના ભાઈ ચિત્તવૃત્તિ હોય આપડે જેને આપણી આપડી મન ખે એવું બને છે નજીક લાવે એટલે ખેંચી જાય શું થયું છે ગુનેગાર છે આપડે નજીક લાવે એટલે પછી બે ભેગા થાય નજીક લાયાષ ભાવ થઈ જાય કરે છે એમને મોટી મન બીજા કોને નજીક લાવે કોને કોને ભેગા દ્રષ્ટિ થઈ હોય એના મેગનેટ રહેલા મેગ્નેટા કરી આપેર થઈ ગઈ મારી કઈને હર વખત ધોઈ નાખો કરી નાખો આપણને ખબર પડે કે કાચા પડી છે કે નહીં એવું થાય છે તમને હવે તૈયારી આમ રાખજો આમ મન આંખ બગડે ત્યારથી આંખ બધે ના બગડે આપણું મેગ્રેન મળતું હવે સરસ બગડે વિરોધ કરવો પડે ને તો એ તો વિરોધ કરવો પડે ને હેગ્નેટ નો વિરોધ કરવો પડે ને એ તો હા મેગ્નેટ પછી વિરોધ કરવો પડે ને તો મળવા જે થયું જેટલી દ્રષ્ટિ બગડી એટલું એટલે કેટલી બગડી દ્રષ્ટિ કેટલી દ્રષ્ટિ બગડી શું ખબર પડે બીજી શું બગડ્યું આપણને એવું થાય કશું થયું નથી આ રૂપાળી દેખાય છે પણ અંદર આત્મા બેઠો છે શુદ્ધાત્મા ભગવાન અંદર બેઠા છે એ બધું એડજસ્ટમેન્ટ લેવાય છે આપડે માછલા તો રૂપાળો આપડી થાય તું ત્યારે બીજો માર ને તો ભાઈ એક તો બિલકુલ બ્લેકઆઉટ હતી અને પછી ઉત્તર કલાક સુંદર હતો એવો હતો આપણને ખબર કેમ ની પડે કે આ મેગ્નેટ આવ્યું છે એ દાદાજી રાગ મારો જતો નથી મેગ્રબાબી ઉપર રાગ નાખે થાય રાગતો રાગ હતો આ બે ભેગા થઈ ગયા રાગ મેગ્નેટિક આવે વાતો સમજણ ના પડે આપણે દાદા પણ દા એવું આશ્વાસન લાયા કરે ને બધા લોકો એવું આશ્વાસન લયા કરે ને બધા લોકો એવું આશ્વાસન લીધા કરે ને એ શું થાય બધા લોકો લીધા કરે ને બધા લોકો જાણ ને ભાઈ બહાર ના પાડીએ વાત વખત દાળ વાત કરીએ નક્કી હવે માતાઓ ભાઈ નહીં વાત કરી ના પાડી વાત બીજું દરેક જણા એવું કે નવ ટકા દુરુપયોગ થાય એટલે કોઈ ફાયદો થાય દ્રષ્ટિ બગડી કોને કેવાય સ્વરૂપ થાય પછી ખબર પડે છે બઉ મોટું સ્વરૂપ થાય પછી ખબર પડે બધું ખબર પડે આત્મા અમને થોડું ને બધા સ્ત્રીને સ્ત્રી તરીકે જોયે પણ આ તો એવું હોય કે આમ દાદાનો લાભ લે એવો વિચાર આવતા હોય દ્રષ્ટિ બગડી કેવાય આવું નથી ખરેખર જરૂર હોય એટલે યાદ ના આવે એટલે ઘંટ ના વાગે પછી બંધ થઈ જાય વાયુ થઈ જાય બંધ થઈ જાય ફૂકો પેલો વાયુ થી ભરી જાય ને જમાન ના બને ફૂગો ભરી જાય વાયરાથી આવે છે નજીક લાયેલ મેગ્નેટિક નજીક લાયેલ છે દાદા મન તો બઉ ચંચળ વસ્તુ છે અહંકાર કષ્ટ કાઢ લેતી અહંકાર કે નથી થયું પછી પ્રતિકમણ કરીને જોઈ નાખવાનું આપડે મન ને દાદા ઓળખી જઈએ બરાબર ના મન આપડે નજીક લઈ જઈ રહ્યું ત્યાંથી આપડે જાગૃત થઈ જઈએ આપડો સિદ્ધાંત શું છે बराबर ये नहीं जा रहा पता नहीं क्यों एक के में गाड़ी जाओ ये तो नहीं खबर परते ध्यान से तू है से तेरा ना बदल रास्ता है बढ़िया लगदी करनु मुझे बस येन मुझे मारे એનો અર્થ એવો થયો કે એવા સંજોગો એટલે કેટલે સુધી આવું કરવું પડશે આવું કરવું પડશે બાકીના નળ સારું છે અને હાલત નથી મારા મનમાં એવું કે વિષય સંબંધી નો માલ ભરેલો છે એ નીકળવાનો તો ખરો જ આપડે પુરસાદ થી જાય ગુરસાદ બધું થાય પુરુષ થાય પછી પુરસ્દ બિલકુલ ખરાબ વાણી ના હોય ખરાબ વિચાર ના હોય ખરાબ આચાર ના હોય એવા સંઘ રહેવું જો સત્સંગ ની આત્માની વાતો પછી તો પછી તો પડી જાય વસ્તુ સરસ થઇ જાય વર્તણું સહજ થઈ જાય વર્તણુક સહજ થઈ જાય પરમાણુ એના એના જન્મ પરમાણુ હોય પરમાણુ એના જન્મ પરમાણુ હોય જન્મ પરમાણુ હોય દાદા દારૂ પીવો છે દારૂ પીવો એ દારૂ પીવો એ તો હિન્દુસ્તાન ની દ્રષ્ટિ થી ખરાબ છે આ પરદેશ માં એને શિષ્ટાચાર માણે પરદેશ માં એને શિષ્ટાચાર માણેદેશ નો એનું કાન છે પણ આ જે સીધો દારૂ પીએ છે ને એનાથી એક તો પરમાણુ ગોળ એવા છે જ ને પછી તો પરમાણુ વ્યવહાર ઉપર થાય hit it, it.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 અંદર બે ભાગી કોણ આ ગયા કોણ આ ગયા 11 આ કરીરો અંદર બે મેં ભગવાને પ્રધાનદેવ ભગવાન સુધી શું હતું જોડિયા જન્મ હતા જોડિયા જન્મ એ જે જોડકું છે તે પાછા એક જ પહેલા એમને જ પહેણ અયો મોટા થાય છે ને બે વખત ના સિસ્ટમ બંધ થઈ ગઈ એટલે પછી આ ધોલકા સિસ્ટમ ને શું કરવાની કપડા એમાં પદ કે જેવું પછી આ કાલ ટ્રક થોડા બંધ થઈ ગયા ઋષિકે જન્મ થયો લોખંડો ઘર નીચે નહીં કરેલા પછી લોકો નામ લોકો ઉડી ગયા પાડવાનું જરૂર થઈ ગયું ચક્રવર્તી કેટલાક લોકો કુમારાય મરી જાય આ તો પ્રમાણ સરસ હોય છે છોકરા ને છોકરીનો ધર્મ કુદરતી રીતે પ્રમાણ સરસ પેલાના જમાના રાજા જે પૈસાદાર માણસ હોય અથવા રાજા હોય તે એક કરતા વધારે રાણીઓ રાજા હતા એક કરતા વધારે પ્રશ્ન રાખે એવું જે રાજા હતા એ એક કરતા વધારે રાણી રાખે સમાજ પી નાખી નહી પણ પોતાની વાણી પેલી કરતા રાણી વાત લઈ જાય બધી આ બધે આતુરસો એટલે સ્વયં વાર ચાલુ કર્યા બાર બેન ડો કરતો બધા વિચાર કરે હમણાં બંધ નાખશે એ તમારો એક બેન પાણી તો ડભોલો ભાઈ ભર્યા છે હું તારી મમ્મી ભરેલી શું મનમાં સમજતા ચાલુ પણ સ્ત્રીઓ પણ એવું કરે છે હવે તો સ્ત્રીઓ પણ એવું કરે છે સ્ત્રીઓ પણ એવું કરે છે વખત આવવા દે ને જરા સ્ત્રી ઓછી ને અત્યારે સ્ત્રી વસ્તી વધારે છેલ્લા ઓગણીસ પચીસ થી વધવા મળી ત્રીજી વસ્તી આપણે એનું એને આવડું લીધું તે છે ને ના જઈએ આપડે મનમાં રે છે સ્ત્રીઓ પણ આપડે કદાચ આ લગ્ન વ્યવસ્થા એ તો સામાજિક વ્યવસ્થા છે ને ક્યાંક લગ્ન વ્યવસ્થા એ તો સામાજિક વ્યવસ્થા છે ને લગ્ન વ્યવસ્થા છે ને સામાજિક લઈ લીધું એટલે સુધી કે કેટલા માર્ગ પડે છે કેટલા નહી પડે આટલા માટે હશે તો ઓપોઝિટ થાય તો હા એક જનરેશન દુકા પડી જાય ને આખા જનરે ખરાબ થઈ જાય દુકા ને સરસ ચાલ ચાલતો એક હજાર જ છે જે નક્કી છે તે જ છે જે નક્કી છે તે જ છે ખાંડા થી પહેરેલા ખોવાડા પહેરે પછી અમારા મતે થયું કાકી બ્રાહ્મણ તે આપણે કન્યા દ્વારાજી જોવાનો તો રિવાજ નતો કોઈ દર્શન તો એ ઘરમાં ચાલતો એ તો ચાલતા હતા કે ચલાવવા પડતા હતા એ ઘર ચાલતા હતા કે ચલાવવા પડતા હતા